તારા ઓળા કેટલા છે ઋણાનુબંધાન એનાથી બધા ભેગા થયા છે તમારા ભેગા થયા છે બધા જાણાથી બધા ભેગા થયા છે તમે કેટલાય સુખા પછી દુખાઈ મારી જાય ને તમારો હા એ મે લેવા દેવા વાળા કેટલા દિવસ લેવા દેવા વાળા કેટલા હશે ઋણાન બંધ વાળા દુનિયામાં કેટલા માણસ છે કેટલા હજાર કેમ છે એવું બોલે તો ઋણાન બંધ રાજુ એ ડાક્ટર કોણ કેમ છો એવું બોલે રસ્તામાં તમારે ઋણાન બંધ એટલે આવું તો આને તમારો ઘરાક આવે છે ને એ બધું ઋણાનુબંધ એક પણ ઘરાક ઋણાનુબંધ વગર ના આવે તમારે બરાબર અને કોઈ ગ્રાહક છે તે પૈસા આપે નહીં તે ઋણાનુમંત દવા લહેન આપે નહીં એ ઋણા એટલે કેટલા ઘરાક હોય બોલતા પાંચ પચાસ હજાર માણસો આપણા આમાં ઋણાનુબંધવાળા હોય એટલે હાર ચારે બંને વસ્તી તો આ બધે જ આપણે લેવા ગયા નથી તો આપણામાં આટલા જણ નામ છે પાંચ પચાસ ચોકડો ચોખો કરવાનો છે રાજુ તમે શુદ્ધાત્મા રાજુ ફાઇલ નંબર વન શું સિદ્ધાત્મા અને મીતા ફાઇલ નંબર વન તારી ફાઇલ નંબર ટુ છે રાજેન્દ્રમી નંબર ની આવી ગઈ કરી સમજાય ને હવે આ શું કરવાનું ફાઇલો ફાઇલો સંભાળ નિકાલ કરવાનો છે આપણા માંથી ચોખ્ખું થઈ જાય અત્યારે આપણે હસી ચિરાતો આવે તો આપણે એટલે હવે તો હા હસતો આવે તો સંભાળવા નીકળતો દાદાજી આજ્ઞા પ્રમાણે ફાઇલમાં સંભાળ નિકાલ એક જ લાગશે સમજી લેવાનું તમારે મનમાં નક્કી કરવાનું કોઈ આવે ફાઇલ પેપરા સંભાળવા નિકાલતું હોય છે એવું નક્કી કરી પછી થયું ના થયે તો વાર જોની મારી તમારે તો આજ્ઞા ભાઈ સમજે નિકાલ હવે દાખલો આપીયે દાખલા હવે તમારે ઓફિસ માં જવું છે ડાક્ટર તમે એને કહ્યું કે મારે જમવાની થાળી મૂકી દો એને કહ્યું પાંચ મિનિટ એટલે પછી પાંચ મિનિટ થઈ ગઈ અને કરી ઉતાર હાંસી ખસી ગઈ ઓવરટેન થઈ ગઈ હાંસી ખસી ગઈ અને ઓવરટેન થઈ ગઈ તો તમે આપણા જ્ઞાનથી કોને ઓવરટેન કર્યું એવું લાગે આપણું જ્ઞાનથી વ્યવસ્થિત વ્યવસ્થિત આ મારી હમજન ધારા છે ભગવાન જ થઈ જાય એટલે પછી શું કરવાનું હવે વ્યવસ્થિત કરી જોઈ દીધી હવે ખાવું છે ભાત કમવાના કશું કામવાના એટલે અત્યારે આપણે એમને કહેવાનું આ ફાઇલ બધું નિકાલ તો કરવો પડશે ને આપડે જમીન જવું તો પડશે ને એટલે ફાઇલ નો નિકાલ તો ખબર નિકાલ ત્યાં બધું જોઈ દેવું કે બાસરીએ તાજી કરેલી છે તો ત્યારે અથવા બાસરી અથવા જઈ આ એક ટાઈમ ઓછું ખાધું શું બગડી મારી ખા છે આ રોજ ખવું છું પડ્યું આપણે જત સંભળાવ નિકાલ કરી નાખો તો એક રૂમ માં આપડે સુધાત્મા નું ધ્યાન કરાવ્યા એક રૂમ માં ખબર પણ કોણ છે તારે ખબર પડે પચાસ નંબર ની ફાઇલ એટલે સુરેમન તું શું આવ્યો છું આપણી જોડે ચોલવારો હોય હવે ઘરની જોડે હોય પચાસ નંબર ની એટલે કેમ તું સુરેમન આવ કારણ કે તમારા મહેતાજી ફાઇલ કોથળા ખોળ આપ્યા છે પૈસા નથી આવતા એટલે આપણે તમે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો એટલે મહેતાજી ને ક્યાં નથી આવતા કહીએ કોથળાનો એસી એસી ડોલર બધા ભાવ લખેલા એટલે પછી એનો નિકાલ કરવો પડશે એટલે આપણે શેલેબાને કહીએ બે જ થઈ ગયા શેલેબાને આપણે પાર્લેશમાં રહ્યું અમારી પાસે આવવાનું કારણ કે ખાસ વધી ગયા છે પણ આપણે એને હજાઈ કરી અને બસો ચાલીસ બધે પ્રેમથી પ્રેમથી બંધન થતું હતું અત્યારે વ્યારથી બંધાયું અત્યારે પ્રેમથી બંધન થતું નથી વ્યારથી બંધાય એટલે ઠેર ઠેર વ્યાર જ ઊભા થઈ જાય શું થઈ જાય વધારે પૈસા તો શું કરું ફરી ફરી વધારે પૈસા માગે તો એનો નિયમ છે આ નિયમ ની બહાર નથી દેખાત એટલે કરીને એવું વ્યવસ્થિત ગોઠવેલું છે તમે વિકટ ચિંતા સ્પીટ જાઓ શું કહ્યું અને થઈ ગયું વ્યવસ્થિત જ કરશે હરી એ નહીં કરતો એ નહીં કરતો વ્યવસ્થિત વ્યવસ્થિત જ કરે છે શું કરે છે મનમાં ભો નહી રાખવાનો ફરી સમજાયું તો ને હવે ક્યાં સુધી આવી પેલો બીજે ઘેર જાય બીજે ઘેર જાય હા દલીઓ ઘરે હોય છે આપડે નિકાલ કરીને આ જોડે આપણી જોડે છેલીઓ ગયો પાછો એની પાસે લડે લડા ચાલી જોડે પાડે છે તો આપણે આપણા માણસે કહીએ કે શું છે આપણે લડી ચાલે છેલીઓ બાજુ છે કાંઈક શું કરે છે કાંઈ સાહેબ શું કે છે ચલિયા એક પાય આપું વધારે તું મને ઓળખતો નથી કે સાહેબ આપતો કોંગ્રેસના બહુ મોટા માણસ તો ભાવ વધી ગયો લેવા જાય ને કંઈક ના એક પૈ નહીં મળે તું મને ઓળખું છું કે ના ઓળખું છે કે છે કાંઈક સાહેબ મારે ભાવ વધી ગયા એટલે છૂટકો જ નહીં હું તો પૈયે પૈ તો મને એક પૈ ના કહો પણ હું પૈયે પૈ લેવાનો સ્વાગે એટલે પેલા સાહેબ અપાયા સાહેબ મને ગણકારતો જ નથી એટલે પછી આમ પૈસા બધા હતા ને એમ તો મનમાં એમ નક્કી કર્યું હું ખેંચ્યું જોશથી અને આમ જોશથી ફેંક્યા અને અડી જો અડ ઉતાર થયું હતું ખરો કે એટલે એને ગભરાછ નહીં લે પછી નિકાલ થઈ જશે તો ગભરાયો નહીં ચલ્યો ને જવા મળે ચલ્યા હું પેલા જોઈ લઈશ કે છે સાહેબ મેં બી દેખલું અરે પૂરા પૈસા આપે સજા જોઈ લઈશ કે એમ શું જરૂર હતી હું જોઈ લઈશ આ જો પેલા કોંગ્રેસના મોટા માણસ ને એ ખુમારી હોય ને આવી દેવ આપી દે કે આપી દે એકલા જતા હે અને ઉલડો ચાલતા ઉલડ નું કોને મારી કોને ખબર થોડું બને મારે કોઈ જો કોઈ ગુંડાગીરી હોય કોઈ માંસ બચ્ચો હોય તો એટલું થોડું આપણે લેવા દેવાનું અને વ્યવસ્થિત આ જગત એક છે મિનિટે મિનિટ ન્યાય માં મારું જ્ઞાન તમને એડજસ્ટ થવા માં વસ્તુ બધી આજ્ઞા જેમ પાસે એમ ફૂલ પ્રકાશ માં આવશે ક્યાં સુધી આવ્યો આ પાંચમી આજ્ઞા આપું પાંચમી આજ્ઞા હવે આ મકાન રાજેન્દ્ર ડોક્ટર નું છે ને સિદ્ધાત્મા નું છોકરા કોના બે ના સુધાર્થતા નતા નહિ એટલે આ બધું શું થયું હવે આપડો ચોપડો જુદો વધવાનો સિદ્ધાર્થ નો ચોપડો કયો ચોપડો વધવાનો સુધાર્થના કરીશ સમજો માટે આજ્ઞા પાડી છે હું નક્કી કરજો અને પડા તમને અઘરું છે નહિ તો એટલે તમે હજ પડી ગઈ ને પછી બીજું શું જમે થઈ છે કે દાદા જયારે ભેગા થાય ત્યારે ગમે તો હું સો ડોલર ખર્ચી કરીને પણ દાદા દર્શન કરવાનું શું કરે ને એમ મોટા મોટું આ એનાથી શું થાય કે દર્શન કરવાથી એટલી બધી શક્તિ એકદમ ઉભી થઈ જાય એટલે ત્યાં આગળ આપણા બની શકે હોય તો બસો દોલો ખર્ચ થાય તેનો હિસાબ નહીં કરવાનો દવા ખરું એ તો આપડે સાચવું જ પડે ચાલે ને જો કોઈને બીજાનું ફાપીને રાહ્યું હોય બે દાણા તો ખબર હોય ને એટલે અમને અમારો જો મુકામ હોય ને તો ફેરો બારી જવું અને હું તમને કહે કે જમે થયું ત્યાં કે સીધા ચોપડે કે એક તો આપણી આજ્ઞા બધી પાડી પછી દાદા ભગવાન જાતે મળે તે બીજો તમે એ બધા ચોંચ બધે સત્સંગો થયેલા ધરતી પછીમાં અહીંયા બે ત્રણ જણ હોય પાંચ જણ તો ભેગા થઈને સત્સંગ કરો તે પણ એ પણ મદદ કરે સમજ પડે ને ચોથું પુસ્તકો દાદાના છે એ તમે અહીં ઓફિસથી મંગાવી લેશો વસંત્રી તો તમારે જે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ હોય છે કારણ કે અમારી વાણીના પૈસા ના લેવાય આપત વાણી એટલે એક પૈસો લેવાની ફ્રી ઓફ જ આપવું જોઈએ વેચાય નહીં આગળ એટલે જેટલા પુસ્તક છે એ બધામાં લે છે તે વાંચ છે એટલે ભાઈ તમારે તો આપણે જબે થાય પછી એક અક્રમ માસિક છે અક્રમ વિજ્ઞાન નામનું માસિક છે એ જુદું ચાલે છે એ એ નફો ખોટ સિવાય પૈસા લેશે એટલે એટલું તમારે મંગાવવાનું તેમાં અમારું અમારી લાણી છે ફ્રેશ લાણી આમ ભેગા થાય ત્યારે મળે અથવા તો યાર મળે એ મંગાવી દેવા સમજો બસ આટલું તમે કરશો એટલે આ એક જ વરિષ્ઠ થાય આધાર વિજ્ઞાન છે અગિયાર નું આશ્ચર્ય છે ઇલેવંત માટે કામકાજ લેજે શું થયું અમે તમને કહી શું કહે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને કહ્યું એ જ્ઞાન એની પાસે જ પડી જાય અનંતવતાની ખોટ વાળવાની છે અનંત અવતાની ખોટ છે તે વાળવાની છે એ કવતા એની જોડે પડી જશે એટલે મળી જશે હવે આપણાથી એ ખોટ વાળવા માટે પડી રહેલું છે નહીં પહેલાના જમાનામાં તો આપણે ગેરબીન કહીએ કે ભાઈ દુકાન છે ત્યાં મોટા દુકાને બેહા દો અને હું છતાં આત્માનું કલ્યાણ કરી દઉં પણ અત્યારે ઘૂંચવાડો છે બધો થાય તો નવરાતી કરતો નવરો નથી રહેતો એટલે બધા ઘૂંચવાડો ઉભા થયા એટલે હવે શું કરવું તર્કે છે અમારી પાસે પડી વાતાવરણ બહુ સુંદર હોય બીજું અમારે મુખાર જોવાથી નિધિ જ્યાં સમર્પન થાય એ નિશને ક્યા ક્યા શક્તિ આપે જબરજસ્ત શક્તિ આપે જોવાથી હવે બધું થઈ શકે એવું છે નહીં અત્યારે અમારી હાજીમાં રહેવાય એવું છે નહીં એટલે તમને સબસીડ્યુટ એને બદલે આપવું સબસિડ્યુ શું કરવાનું રાત્રે સુઈ જાઓ નવ દસ થયા કે તમને ઠીક લાગે ત્યાં સુધી ઓછ્યો મીઠી ના દાદા દેખાવા જોઈએ દાદા દેખાય અને આપણા કોણને સાંભળાય એવું બીજા કોઈને રૂમમાં કોઈ સાંભળાય નહીં હું શું શું આપણા કોહન સાંભળે એટલું બરાબર ને એમ કાતા સુઈ જવાનું બે મિનિટ પાંચ મિનિટ મંગાવે તો ઉમી દેવાનું ખબર આ રોજ આટલું કરવાનું એટલે પેલું કાયમ પડી દેવા એવું નથી એટલે આને બધા સસ્તું જુદા આપ્યું ત્યાં ખીરા ત્યાંનું ફળ આપ્યા કરે બરાબર ને તને ફરશે દાદા દેખાય તો તમે કેતા ખરેખર હું રાજુજ છું એ ઈ ગઈ ગમે શું હતું ખરેખર રાજુ છું ખરેખર ભાઈ નો ધણી ખરેખર બોલતા હતા એ રીગ્વજમ હતું મમતા પણ હું હતું તે ઊંધી દીધા બેઠું હતું તે મૂળ દીધા બેઠી ગયું ઉષુદ્ધાતમાં મમતા પણ ત્યાં બેસી ગઈ સમજ ને એટલે અહંકાર મમતા ગોન અને પોતાનું સ્વરૂપ અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ જે આજે તમે જ્ઞાન નતું ત્યાં સુધી કઈ દશા હતી ભૌતિક માં સુખ છે તેમાં પડી રહેલા શું કહ્યું અને હવે તમને ખાતરી ભૌતિક માં સુખ નહી પણ આત્મા સુખ છે શું કહ્યું એટલે તમારી બહિર્મુખ દશા છૂટી ગઈ અને અંતરમુખ દશા ઉત્પન્ન થઈ શું થયું હવે અંતરમુખિશમાં શું કહે છે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કે આ તો આ સત્તાનું સ્થાપન થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થઈ શું કર્યું ક્યાં સુધી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ રહેશે બે બે કામ છે સુધાત્માનું ધ્યાન કરો અને ફાઇલ આવે ફાઇલનો કરો ફાઇલ થઈ રહી ધ્યાન કરો બે કામ છે તે આપણે આ ફાઇલો પૂરું થઈ જશે નિકાલ કરતા કરતા એટલે પછી ફૂડ ગવર્મેન્ટ શું શુદ્ધમાં દેખાય નહીં દેખાય લે એટલે આપડે આપડે હવે વૈષ્ણવ નહીં સ્વામનાયન નહી જૈન નહી મુસ્લિમ નહી આપડે બધા આપડે આત્મા ધર્મ આપડો શું કર્યું અને બધા આત્મા જોવા અને આત્મા હાથે તમે અમદાવાદ નથી લાવે તમે બે સમજાયું આ ભૂલી નહીં પડું ને સારા આવી પૂછીશું શકવા હોય તો અમે આવીને દર્શન કરી છે હજુ તો અમે રહેવાના જ છે થોડો ટાઈમ આવીને દર્શન કરી છે તમને ખબર આપશે કે હું ક્યાં ક્યાં છે એમ ક્યાં નહીં છું મળીને શરૂ થઈ છે આ એટલું ખાસ જોર કરવા દઉં આવી છોડાય નહીં આ વસ્તુ છોકરા તમે છોડતા નહીં એન્જિનિયરો થયેલા ડોક્ટરો થયેલા એટલે કે અહીંથી કશું જ નથી આવ્યું અનંતર સાહેબ ભટ્ટ માર ખાતરો રાહ ઉપાધિ આધી આધિ ઉપાધિ એમાં રાજી સમાધિ આપણી સમાધિ જાય નહીં હિન્દુસ્તાન માં સમાધિ લોકો આ હિન્દુસ્તાન લોકો સમાધિ કોને કે રતિલાલ ધોરણ રતિવાલ હા બાપજી બેઠા હોય બધું આ લગડા પે અને પછી પડે એટલે સમાધિ સમાધિ આ તો ઊંઘ છે તો ભાઈ રાતે બિલકુલ ઊંઘ આવી ગઈ ભાઈ આ અધ ઊંઘ કહેવાય કેટાક માં આનંદ પાણી ગયો છે એટલે કોઈ થર્મ મનનો થર્મ કોઈ આનું પામી ગયો ત્યાં જ છે અત્યારે અને બહાર જુદી કહે ત્યાં ખબર ના પડે એટલે બે સમાધિ થઈ ગઈ નહીં સમાધિ જાગ્રત હોય કે હંડ્રેડ પર્સન્ટ જાગૃત એમને સમાધિ શું કહ્યું નિરંતર સમાધિમાં જ હોઈએ ઉપાધિમાં જ સમાધિ બહાર છોકરા ઉપાધિ થઈ હોય ગાળા ગાય કરતા હોય અમને ધ્યાનમાં રજા થતા અમે સમાધિમાં થઈએ એટલે આ જ્ઞાન છે કેવું પછી આવે શું રહેબેન જે બોલાવે તમારે ઘરે થતું આજ મને વિચાર આવે કારણ કે દેશમાં દેશમાં તેર મહિના નું છે અધિકાર દિવાળી મળી આવે ને હા અમારે દિવાળી પર મોટો આધાર દિવાળી પર મોટો આધાર દિવાળી તો અમારે દિવાળી પેલા મહિના પેલા જવું જ પડે તો આગળ હજારો દસ આવે તો રસ ને પૈસા બચાવે એમ કે માયા તો બીજી ફાઇલોની છે મહિલાઓની છોકરાઓ ની એ લોકોનું શું થશે તો એ લોકો માટે કામ કરવું પડે કમાવું પડે ભેગું કરવું પડે પણ જવાબદારી તો આપડી ને ફાઇલો જવાબદારી તો આપડી ને આપડી એટલે આપડી જવાબદારી પણ આપણે પચાર કરે આપણે એને અહંકાર કરવાની જરૂર નથી આપડું આપડું ગોઠેલું ને વ્યવસ્થિત તે વ્યવસ્થિત થયા બધું પતાવી જો પોતા થતો હોય ને બઉ સરસથી આ ઊંધું બેન નાખવું અને વ્યવસ્થિત એડસ્ટ કરે આ તો કદાચ એવું બોલવા બધો ને ભાષા આપડી એવી છે મારે એવું બોલવું પડે મેં આ કર્યું અંદર ઘણું જાણ તો હોય એટલે આ બધી લાયક કેવી છે ડ્રામેટિક લાયક છે કેવી છે ડ્રામેટિક લાયક ડ્રામા માં જેમ ફરચારી એ બોલે ખરો આ રાજમારું છે ને આમ છે પીંગળા સંબંધ તો એને જોઈ ને નાચી ગયેલા પાછા નથી આયા નથી બઉ આખી ના અમારે તો કરીને પગાર કાપી લે તો વાંધો લક્ષ્મીજેન ભૂલી જાય કે લક્ષ્મીજેન સિંહ ભૂલી જાય કે લક્ષ્મીજેન શ્રી ભૂલે નઈ ને અને આ બધી આત્મા તું દેખાય શબ્દરૂપ નથી <laughs> <laughs> <So, that's because, laughs> <laughs> <laughs> <laughs> પછી આખો દર કેટલો આખો દોડ કેટલો કોણ ઉપડી હતી વર્લ્ડ માં દરેક માણસ ઉપરી કોણ છે ભગવાન તો એનું શરૂ છે ભગવાન ઉપરી નથી એની ભૂલો અને બ્લન્ડર્યું અને કયા કહેવાય હું કોણ છું જાણતો છું એ જાણી ગયા પછી શું રહ્યું ભૂલ્યો રહી ભૂલ ઉપરી કેમ કે પછી આપડે દાદા આવે એટલે તમને સમજી મારા હાર આવ્યો ભૂલ કરી માટે ઉપરીથી આવે ભૂલ ભાગી ના પછી ભૂલો દેખાશે તો લોકો જેટલી સુરત ની ભૂલો અરે રાજુ ભૂલે બધી દેખાશે ભાઈ ધ્યાનો તિરસ્કાર કરો તો ભય લાગે ધ્યાન જ તિરસ્કાર કરો પોલીસ તિરસ્કાર કર્યો પોલીસ કોર્ટ નો તિરસ્થ ન્યાયમી નો તિરસ્કાર કરો ન્યાયમિલમ કહેવાય આવું જ નહીં ન કદાચ એ પછી ભય લાગે ન્યાયમિલિમ આપણને થઈ ગયો લાઈટ નો બહુ લાઈટ નો લાગે એમ દેખાય ગયો કઈ રીતે જેનો જેનો તિરસ્કાર કરે તેનું કયું લાગે માટે આ જ્ઞાન ને લઈને તિરસ્કાર તમે થાઓ બાકી જ્ઞાન હોય તો એને તિરસ્કાર કર્યા વગર હવે હવે તમારા બે પ્રકારના ફગડે અને એક બહાર થી ભાઈ બે એકલો જ ફકડે હાલી જાય ને તમે સમજો કે બે હાલી ગયો બાર નો ભાઈ કે વાન ભાઈ સંગીત રેત ના કહેવાય ને લઈ જતું હોય ને અભાસ્થાય પણ સાચું અને આ જગત ના લોકો જ્ઞાન નહીં ને એટલે જાતે જ વતન બળી ઉભે બરોબર વાત પાણી આ ન લઈ ગયો નજીક માં ચાલી કલાક માં ભાઈ શક્તિ હોય છે કલાક કાઢો મારી પાસે કલાક કરીને હું તમે સેક્ટી આપ્યા છું એક વખત જામી ગયું પછી રાખવા આ સંઘમાં કોઈ પણ પૈસા કોઈ લે નહી ખોવાળી ના કામ થયું ને તારે એમને કહ્યું અમારે ખોવા મારા પૈસા જ નહીં આવી શકે એ કદાચ કાયમ અમારા પૈસા કાયમો કન્ટ્રાક્ટ કરો પાંચ ડેવલપર બધા આશ્રમે લોકો પૈસા કરે છે જગતનું ધન્યાંકર સાહેબ છે અને હજુ એક લાખ વર્ષની ઉંમર એમનું દેવાપ ભગવાન દેવા કરે છે શિવનું દેવાસ બજાવે છે એ પણ મરધેર સુધી જ આ બધા અંબાજી લોકો ને ખુશી લોકો અને આ બધું લોકો બંધાર માટે વસ્તુ તૈયાર થાય અમે આ ભોજે નહીં ભાઈ આને આગળ મધ્ય ટી જશે બોલે આ તો બધા મતભેદ ને કમકુલ બધું મહાનુખી થઈ ગયા ઉમેર હશે તારી દાદા અહીંયા આ દેશ માં એજ પ્રોબ્લેમ છે ને આ દેશ રશિયા થી ભડકે છે ભડકે છે ભડકે છે રશિયા અમને ભડકે છે એટલે જેના હમાણે પૂરું કર્યા ને ભટગડા ભટગડા જે કર્યા ને પોરવા હાલ એને બી પૂરું કરવા માટે શ્રીમંત રચના માટે બનાવેલા આપડે હાલ નહી બના ગરીબ દેશો માટે નહીં બનાવેલા હું હમણાં ફટાકડા આપડા દેશ માં રશિયા માં એટલે આપડે બધું નથી આવવાનું તમે બઉ સર બેઠા બહુ આનંદ પડ્યો હું રિટાયર દુઃખદ નહીં પડી જાય ને તો ધીરે પડી જાય ખબર ના પડે ઊગડા થઈ જ નહીં પડે આખો ઊગડા થઈ મૂલ્યુ હેરાન કોઈ જાણ જોઈએ હું જાહેર નથી એ મશીન આવી ગયું છે બરાબર છે બરાબર છે મે મારા દોસ્તો કહે લેરા થઈ જાશે આમ બરોબર સાંભળ લે કે જે અહમદ જહીર ગુના એ એ જઈને આવી માર ગોગોાજી એ જઈને આવી બેબાર રેજીસ્ટર કર પર મોટો નો સાહેબ જરા વાતનું વાતલે કે દીવે જવાનું છે આ દેખે comfortably vy blanderithé શોશૃ શભીં? lossy peak peak of your ન. All the traces of your zone. If ar包ioneer ઼શોડસે plus નો કંડશો? something. Allah. JiREA from the까요 of ન ourselves, suscít let me provide dosus ના ન. Our ન i j 않는 words. To he Nicolas. વધારે દસ હજાર થાય અઢી સીટ ચાર રજા ચાર થી હરા રોજની રિઝાઇન માને છે એકા વેલાકલ લાગી પર બોલ્યો હતો તો મિત્રોને જાદુ લાગે છે લેજો ગદજા આના દે રોજનું જાણો છે આ નામ તમારો રરેશ બી રરેશ બી રરેન્દ્ર રરેશ બી મારું નામ નરેશભાઈ તમારું નામ લઈ ગયો ને તો તમે કોણ કોણ ચાલુ ના દાણી આપડે કોણ છું એ તો સમજાવવા માટે સાંઈ કલાક ત્રણ કલાક સમજાય સમજવું હોય મહારૂઆ થાય છે મારી સાચી હવે મારા ભાવ કમ્પાસાઇઝ કરાય ને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 પૂછી ભગવાન કોને આ કોને બનાવી દીધી ભગવાન બધા નોંધાવું ગ્રામ આ દુનિયા ને હાથું નાણ છોકરા એ લૌકિક જ્ઞાન છે સાચું નથી પગલ ભગવાન તો ક્રિએટર હોય ને તો ક્યારે શરૂઆત થઈ તમારે જાણવું જોઈએ જગત માં થઈ તેની જરૂર પડી શું રાઘદેશ કરતા શું રાઘદેશ નહી કરતા પુરવાર કર્યા છે પરમાત્મા પડે ભોગવું પડે ચિંતા બિંતા ના થાય લાગે જ ના થાય કર્મ બંધાય નઈ એને આ કર્મ ના બંધાય અમને કર્મ બંધાય બધા બોલે છે ને કે શુદ્ધાત્મા શું બધા ના આત્મા શુદ્ધ થઈ ગયો બધા નો કેવાય નાની ગુરુ બધો શું છે ને લાગદેશ ના થાય ગણું શુદ્ધ થઈ